હા કઈ વાતચીત કરી આપડે અંગત છે કેવી રીતે બોલાવાય ના પણ ઈશ્વર ભાઈ કેવા માંગે છું આપડે એને આખું ના લાગે ને ઈશ્વર ભાઈ બનાવેલું કે તમે માછી લાવી લાવે વાચીન ખબર પડી છે આ સિરદ જ્ઞાન ખબર પડી ગઈ ઈર્મેને શું આ કોઈ સંભારી અનુભવ છે અનુભવ થી છે સાંભળી લોકો આપણે કહેતા તમારજા મોરબી પાસે હા કઈ સાંભળ્યું હોય એ પ્રમાણે અંગ્રેજો શું કહે છે ગોડ ઇઝ ક્રિએટર ઓફ This World એવું કહે છે અંગ્રેજો ફાઇનર્સ કહે છે શું કહે છે એ લોકો કે મહારાજા મોરબી હે અંગ્રેજો ગોડ ક્રિએટર ઓફ This World is created by God એમ અંગ્રેજો કહે છે ને એ શું કહે છે અંગ્રેજો શું કહે છે આ તો આપણો અર્થનો વિરુદ્ધ છે અંગ્રેજો તો આ આ દુનિયા ભગવાન ને કોને બનાવ્યો છે ઈશ્વરે ભગવાન ઈશ્વરે બનાવે છે ઈશ્વર ને કોને બનાવ્યો ના જા જગત માં ના જાણવું જોઈએ લૌકિક રીતે ભગવાન ક્રિએટર છે બરોબર છે લૌકિક રીતે અલૌકિક રીતે નઈ ભગવાન આ બધું બનાયું નથી ભગવાન ક્યાં રહે છે કર્મો છે સારા કર્મો કરીએ એમાં ઈશ્વર છે કર ઉપર કેવા ખાલી છોકરા માટે શું કે છે કે અંતર માં હા પણ ઉપર કે વાત ખોટી છે ને ભગવાન તમારા અંદર બેઠા છે પેલા ભેગા થયા નથી વાતચીત કરતા નથી કાકા તો દેખાય છે તમારા બેઠેલા દેખાય છે આ છે ને એને એને નથી કે આપડે નીકળી ગયા પછી બોડી પડી રહેશે આપડે આ દેહ માં નીકળી જઈએ બોડી પડી રહેશે એ મનુષ્ય નો દેહ કેવાય પણ આપડે મનુષ્ય તપાસ તો કરવી જોઈએ ના કરવી જોઈએ કરી નહીં ખરેખર હું આ નો વેમ પડે આપણા અત્યાર સુધી ના જાણેલા જ્ઞાન વેમ પડે ને ત્યાંથી અમે જાણીએ તૂટી જવાનું થયું જેમાં વેમ પડે શંકા પડી ને એ જ્ઞાન ઉડવાનું થયું એટલે શંકા પડે એવું જ્ઞાન હોવું જોઈએ ના પડે શંકા ના પડે કારણ કે આત્મા છે તારા તો દુઃખ નથી ને કોઈ જાતનું છે ઉપરવાળો ચલાવે છે બધું એનામાં શ્રદ્ધા છે મને એ સારી શ્રદ્ધા એ ઉપરવાળા વ્યવસ્થા આપડે જે વ્યવસ્થા ઉપરવાળા પણ શ્રદ્ધા પૂરેપૂરી હોય છે જરા દગાની એવી હોય કઢી ખારી થઈ ગયેલી હોય ના બોલું એમને શ્રદ્ધા છે ને અંધશ્રદ્ધા નહીં અંધશ્રદ્ધા નહીં એ તો ખારી થઈ હોય ને ખારી કરીને કેવાય ને ખારે થઈ હોય ભગવાન એક બાજુ કરી બાજુ આ કડી ખાલી કરી છે રાખ્યું નહી એટલે એનો દોષ કરો ને બીજી વાર નહીં કરવાનું એટલે એટલા માટે લોકો દોષ નહી કાઢતા બઉ ઘર બહુ દોષ નહી કાઢતા એનું કારણ છું જાય નહીં તો હું મારો દોસ્ત પકડશે એટલે જેમ તેમ કરીને ચલા ગાડુ તારો દોસ્ત છે માફી આપી દે ને આપી આપી દે આખો ને આપડે આપીએ પણ આપણને જે આપે છે ને હવે છે ગુસ્સો કરીએ પણ ઈશ્વર જ કરાવે છે ને માફી આપીએ પણ એ કરાવે છે એટલે પેલા નો ગુનો કયા સંજોગોમાં ખિસ્સુ કાપ્યું ખિસ્સુ કપાયું એટલે આપડે ગયા પાંચસો એ મુખ્ય વસ્તુ એને કઈ છોડી પહેરવા માટે તમારે માફી જોઈએ આપણે ભૂલ કરી કેવાય આપણે માફી આપી આપડે ભૂલ કરી કેવાય ભૂલ કરી કેવાય કેમ ભૂલ કરવી રીતે પણ આ બધું દાખલ જયારે કમાયો તો હું કમાયો કોટ ગઈ તો ઈશ્વરે કહ્યું ગ્રહો નડે ખરા ગ્રહો એ ક્યારે નડે રાતે નડે ગ્રહો દાડે ભગવાન નડે આપડે જો વધારે જ્યોતિષ નું બહુ જ્ઞાન નથી મને